આ જગત આ જે ભેદ છે ને તે ભેદને જાણે પણ ભેદ ના ભેદ ને ના જાણે જુદી ભેદ નો ભેદ છે એને કોઈ જાણે નહી સદગુરુ વિના અને તે ભૂખ આગળ હે કહાત કે એટલે આપણે પ્રત્યક્ષ જોઈએ જોઈ શક્યા છે પરોક્ષ માં ચાલે કે છે મૂર્તિ ગઈ ગયા એ કશું કામ કરે નહીં હેલ્પ કરે નહીં બેસે મળવા અને મળ્યા પછી તન્માનાકાર થવું એવું અઘરું છે આ બધા પર્યાયો ગોદા માર માર કરે શું કરે સંપૂર્ણ તન્માયા કરવું તન્મા છે પણ તે કેવું દાદા સંપૂર્ણ યોગે કરીને એમ તો કલ્યાણ કલાક કામ થઈ જાય તનસે મનસે ધનસે સબસે ગુરુદેવી કે આનસ આત્મા બચશે જોકે આજ્ઞામાં રહે છે બધા એમાં તો બે મત જ નથી અને તે કલ્યાણ થઈ ગયું છે બધાને કાર્ય છે પણ એવો છે તમને શું આપતા કામ નીકળી જશે રસ અમૃત પાસે ગણો જયારે આપણે જ્ઞાન આપીએ છીએ ને તારે ત્યારથી વિષના જે ટપકું પડતા હોય તેને બધા ટપકો પડવાનું ચાલુ થઈ ગયા છે જ્ઞાન આપતાની સાથે અમૃતું પડ્યા પછી એનો વિચારો અમૃતમય થતી જાય અને જ્યાં સુધી મિથ્યાત્વે વિષ પડે છે ત્યાંથી વાણી વીખવારી હોય વત્ય સુધા દર્શાવે ખરી સત્ય સુધા એને જ કેવાય અમૃત પડ્યા કરે છે ભાવના હોય છે શું છે એ ભાવ ટપકો હોય છે આ પૂર્ગલ ના એ તો પૂગલ જ કેવાય શું એ તો આ જે સુધારસ હોય છે ને આ સુધારસ એ છે એ સાધન છે તો એક સાધન કેવાય એને સમિત લાગતું લાગતું જ નથી કે સુધારસ નું સ્થાન ક્યાં છે સુધારસ નું સ્થાન ક્યાં છે લોકો શોધખોળ કરી છે તે કરી છે અને તે સુધાર હિમાલયમાં બહુ બનેલા આનો આ ધંધો ભાઈ ઠંડી મસ્તીમાં રહ્યા કરે એ મસ્તી થી આત્મા પ્રાપ્ત થાય આત્મા સુધાર સાચું સુધાર સત્ય સુધાર કેવું સત્ય સુધારસ સમજે એ સુધારસ પછી ચંગ કરી દ્રષ્ટિ દ્રષ્ટિ મેળો તો થઈ ગયું ખુલે શું પણ ચતુર પુરુષો જ આંગોલી દ્રષ્ટિ થી સમજી બીજા કોઈ નહીં સમજી જાય શું કહેવા માંગે છે નાની પુરુષ જે ચતુર પુરુષ છે આંગોળી દ્રષ્ટિ થી સમજી દ્રષ્ટિ આના ચતુર આંગો ઊંધા રસ્તા લોકો કરે છે જાત જાતતા લોકોએ કઈ સુધી એ કર્યું કારણ કે એમને દોષ નથી એમાં પોતાને સમજણ ઓછી પડે તે પેલા કરે પ્રેમ બાઇ ગયો પછીજી પ્રભુ છે જે આ જગત માં ભૌગોલિક પ્રેમ હતો તે પૂગલ માં જ વહેસાતો હતો એ પ્રેમ પ્રભુ છે એટલે આત્મા ઉપર પ્રાપ્ત થાય તો આગમ ભેદ મને કોઈનો પરિચય થયો છે આ અંગે ચર્ચા થયેલી હોય અને એમણે અમુક પ્રકારે મને કઈક જો સમજાવેલું હોય તો એ પ્રકાર અને અત્યારે દાદા કે છે એ ક્યાં અંતર પડે છે બીજો અર્થ કર્યો છે એ કેવા પ્રકાર નો છે અને તે સૌભાગ્ય સુધારસ નું એ છતે માર સાધુ પાસેથી શીખી લાયેલા કપાળદેવ ને આપેલું કપાળદેવ પ્રયોગ કર્યો તેમનાથી એમ લાગ્યું કે આનાથી કઈ ઠંડક રહે અને તે હિતકારી છે ના પાડે કારણ કે સંકિત હોય તો પરિણામ ના હોય શું કહ્યું સુધારસ જ પરિણીતી સુધાર છે પરિણિત છે આપણે સમજાય માં જો પોતે સર્વસ્વ માની બે હાથ પોતાની ભૂલ છે શું કયું પરપરિતિ છે જ્યાં સુધી સ્વપરિતિ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી નકાર મૂકી આપણે સમજાય પરિણીતી પ્રેમ જો પ્રભુ છે નહી સુખ ઉત્પન્ન થાય છે પણ કેવી રીતે ક્યાંથી થાય છે શું થાય છે એ જ્યાંથી અસ્પષ્ટ છે ત્યાં સુધી જ્ઞાની પુરુષ તમારા અને સ્પષ્ટ ઉત્પન્ન થયું એટલે તમે છૂટા થયા પછી સ્વતંત્ર થયા સ્પષ્ટો નો ભેદ પોતાના કેવલ કો બીજ જ્ઞાની કે આટલું જ જો કેવલ સમજ ગયું તો બીજે જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું કે પોતાનો અનુભવ બતાવે એ સામાન્ય માણસ ને અપાય નહી છે એમના મિત્ર ડુંગરસિંહભાઈ ને આપેલું વાંચવા ખાનગી રીતે તમને વાંચવામાં આવે તો વાંચી જજો સમજ પડી ને હવે એજ વસ્તુ જેનો કૃપાલ દેવ ઠપકો આપ્યો ડુંગરસિંહ જેવા માણસ નો તેનો એની મને કુદરતી રીતે આવું થઈ ગયું કે છપાઈ ગપી અના ઠંડક વળે ગમે તે મુસ્લિમ ગાય તો એ ઠંડક વળે એનું કારણ કે જ્ઞાની પુરુષ વાણી છે અને હાઈ લેવલ તત્વ છે બઉ તત્વ છે એને અજાયબી પૂરેલી આવે લોકોને સમજાવી જોઈએ ને જે સ્વરૂપ સમજના પાખ સમજા ચતુર્ પુરુષો તા સમજી ગયા આંગુલી દ્રષ્ટિથી કે આ રીતે આત્મા છે અને આત્માની હકીકત આમ છે સમજો ને એ ચાર જણ સમજી ગયા એટલે એમને છૂટું પડ્યું છૂટા પડવાનો ભાસ થયો હવે એજ સાથે એમને એજ બોલ્યા કે પુસ્તકો છપાઈ ગયા બધા સ્વરૂપ સમજ્યા વગર બોલ્યા છે આ બધા બોલ્યા છે ને એ સ્વરૂપ સમજ્યા વગર બોલાય નઈ આવી આત્મ ખરી રીતે હું તો ના જ પાડીશ કપાળ દે પણ ના પાડેલી છે પછી છપાઈ જાય એ જુદી છે પણ ખરી હકીકતમાં ના બોલાય શું કહ્યું આત્મસિ ગાય છે ને તેમાં એક માણસ ને એવો તેડી લાવો જેનો એક અંશ પણ સ્વચંદ ઓછો થયો હોય બઉ જોખમદારી ઠંડકમાં રહે છે અને પછી એ હજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે તે બંધન છે એમ અમારું હૃદય છે શું કે છે અમારા ગયા પછી કામ નહી હાલ પે ફક્ત અમને જે મળ્યા નહી પુણ્ય બંધ થાય ઊંધા રસ્તે જતો હોય સતત કરે છે તો પુણ્ય બંધ થાય બાકી આ જે સ્વરૂપ સજ્જ સૌમાં આવ્યું ને અને પછી શું વાક્ય આગળ લખ્યું છે સ્વચ્છંદ મોક્ષ પામવાનું કદી સાધન હોય ઊંચા ઊંચું સાધન હોય તો પામે અવ્ય જીવ સ્વચ્છંદ પામે પામે અવશ્ય મોક્ષ અવશ્ય મોક્ષ પામવાના સાધન જો આ જગત હોય તો સ્વચ્છ રોકવો એકલું છે આ મોટા મોટું સાધન છે અને તેથી મને જે બધા ભેગા થયા છે અને જેના સ્વચ્છ તૂટી ગયા છે એટલે સ્વચ્છ છૂટી ગયો થઈ રહ્યું દાદા આખો દાડો યાદ રાખજ કરે અને એનું હરેક કામ કરે થયા કરે સ્વચ્છ બધો તૂટી ગયો છે સ્વછંદ એટલે પોતાના દાપડે મોક્ષ ફોડવો શું કહ્યું પોતાના મોક્ષ રોકે જીવ સ્વચ્છંદ પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંતિન નિર્દોષ પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સ્વચ્છંદ તે રોકાય અન્ય ઉપાયબાઈ થઈ ગઈ છે કેવું સુંદર એક એક વાક્યમાં લખ્યું છે જવાબદારી પૂર્વક છે દબાવ દેવું બઉ સુંદર તેથી ગયું ને બીજું કાંઈ શોધ માત્ર એક સદપુરુષ ને શોધી ધોરા લુપડા પહેરી ને આવે કે છે શું કે છે પણ જો હા નિર્દિન જેના આત્માનો ઉપયોગ છે તપાસ આટલી કે જે જ્ઞાની પુરુષ ના આત્મા નો ઉપયોગ છે નથી એને તો તીર્થંકરો પણ જ્ઞાની પુરુષ વર્ણન કરી શકવાના માટે અસમર્થ હતા એ પોતે કહ્યું હતું કે અમે અસમર્થ છે એકસો આઠ એક હજાર આઠ ગુણો છે જેના કે છે શું કેતા વાત જ જોઈએ છે જ્ઞાની પુરુષ નું હાસ્ય હાસ્ય પાપ હોય જાય ખાલી છે એકસો બોતેર મો એટલે મુક્ત હાસ્ય ફરજ નઈ મુક્ત હાસ્ય કોઈ હોતું નથી મુક્ત હાસ્ય થયું કે ત્યાંથી તમે મુક્ત કરવા માંડે તેથી તમારે આ નાટક કરવું પડે છે રાતે નહી મારું કેવા પડેલા હોય આ બાલીયે ને રૂજે પેલા પછી સબકીત સચવાય ઘા પડે સબકીત કેવા સચવાય જાત જાતના ઘા પડેલા છે હાજુ આના મોક્ષ આગળ તો જે સમજાયો છે પાંચ આજ્ઞા મને ખબર નથી પણ એ પાંચ આજ્ઞામાં મારું જીવન હતું બધું એ જીવન એવું હતું મારું એટલે એ પાંચ આજ્ઞા રૂપિયા પી પછી જાણ્યું કે આ રસ્તે હું છું તે રસ્તે તમને આપી દીધો શું અને પાંચ આખ નામાં વલ નું બધી વસ્તુ આઈ જશે અને બીજી માણસ અત્યારે કઈ રીતે ત્યાગ કરી ત્યાગ તો કરી શીખી રીતે ત્યાગ કરવું એ પૂર્વ નો હૃદય કર્મ હોવો જોઈએ શું કયું પૂર્વકર્મ હા ઉદય કર્મ બધાને છે નહી અને ઉદય વાળા જંજાળ માં જાય છે માને નહી કૃપા જે ઉત્પન્ન થઈ છે કે સંસારીઓના જ્ઞાન આપો શું કે છે ભલે સ્ત્રી હાથે હોય શું કેવું અને આ જ્ઞાન એક્ઝેટ છે સ્ત્રી ભલે તમને સ્ત્રી નહી નડે એવું આ જ્ઞાન છે પણ પાંચ વિજ્ઞાન જુદી જતું છે શું લક્ષણ થી ગુણ થી અને વેદન થી જેને આત્મ સ્વરૂપ જણાયું છે તેવું નથી શું એ તો કૃપાલ દેવ એવું કહેવા માંગે છું શુદ્ધ આત્મા છું એવું કેવા માંગે છે કે દ્રષ્ટિ બદલવા માંગે છે તું આ બધું નથી આ છું એવા ભાવમાં તું આવી જાગે છે શું તેથી કઈ આત્મા પ્રાપ્ત થયો કેવાય નઈ આત્મા કહે આત્મ જ્ઞાન થાય આત્મ જ્ઞાન કેવું જ્ઞાન કેવાય છે ચાર દિવસનું ઊંડું એ કેવું જ્ઞાન છે આત્મજ્ઞાન થાય નહીં કોઈ આત્મજ્ઞાન હોય તો આ વાણી એના હોય આવું વર્તન એ ના હોય આગ્રહ ના હોય આત્મ જ્ઞાન એના આગ્રહ ના નિરાગ્રહી હોય કેવું અને આત્મજ્ઞાન છે તો અહંકાર ના હોય આગ્રહ નથી તો અહંકાર ના હોય અહંકાર છે તો કશું જાણતા નથી વાત ખરી વાત હકીકત છે શાસ્ત્રો જાણે પણ એમાં અહંકાર છે અહંકાર ના કહ્યું જે શાસ્ત્રોથી એ શાસ્ત્રોનું એટલે જાણીએ હું આત્મા સાથે નિરંતર આત્મા સાથે રહ્યું આત્મા તમારા જોઈશું બધા દરેક વાર નું જોયું મારો ભેદ જ રહ્યો પછી આ ભેદ છે તેનો ભેદ ના રહ્યો મારે એટલે નિર્ભેદ સ્થિતિ થઈ ગઈ છે સ્પષ્ટેદન હોવું જોઈએ કેવું વેદન હોય સસંવેદન કેવું જેને આત્મ સ્વરૂપ છે તેને ધ્યાન આ એક ઉપાય છે જેથી આત્મ પ્રદેશ ની સ્થિરતા થાય છે પણ જાણ્યું હોય તો જાણ્યા વગરની બધી શાંતિલાલ સુધારસો સુધારસ સુધારસ એક સાધન છે એ અટકી રહેવાનું કયું નથી અટકી રહેવાનું નથી કયું સુધારસ તમે હેલ્પ કરશે માટે આગળ વધુ આત્મ જ્ઞાન શું થયું એવું કેવાનું કેવા માંગી ને સુધારા સાથે તિરંજ ગતિમાં છે શું સુધારો એટલા પણ નઈ બધા સાધનો સાથે આર્ત ધ્યાન રૌદ્રધ્યાન થાય છે ત્યાં આગળ કોઈ સાધન પૂરું થયું સમજો ને આ કુક્લધામની શ્રેણી છે આ કારણે શુક્લ ધ્યાન ની શ્રેણી છે આજુબાજુ થાય શ્રેણી નથી ક્રમિક માર્ગ માં શાસ્ત્ર બરોબર કઈશું પણ અક્રમ વિજ્ઞાન છે આ તમને શુક્લધ્યાન ની આ બધું અક્રમ વિજ્ઞાન નહીં અને શુક્લધ્યાન ની શ્રેણી એનું જ મોક્ષ પાયો માં એનો અને શુક્લધ્યાન ઉત્પન્ન થાય બારમો ગુણ સ્થાન પ્રાપ્ત થાય એમ જે એમાં પ્રતિપાદન છે એનો મેળ કેવી રીતે બેસાડવો અત્યારે જે સાધુ ઉપદેશ આપે છે એમાં એવું કયું છે કે અમારું જુઓ અમે નિશ્ચય થી બારમા ગું વ્યવહાર થી દસમા ગુંણ માં છે શું છે નિશ્ચય થી બારમા છે તેરમા ગું આવે કેવું જ્ઞાન ઉત્પન્ન થાય તે પાછું નિશ્ચય નું વ્યવહાર નથી વ્યવહાર દસમો સુધી આવેલું કપડા છે જ્યાં સુધી આ બધું છે મને અંદર લોભ નથી બરાબર પણ આ જે વ્યવહાર છે ને એ બધો સૂક્ષ્મ નથી મૂંડ ભાવ મૂંડ ભાવ હા એ બધું એ બધું જ એ બધું દસમો ગું કપડા ના થાય અને બારમો ગુંઠાળો અમારો નિશ્ચેથી છે વ્યવહાર થી અમારું દસમું વ્યવહાર અમારો જરૂર નથી એટલે તમારું કામ જ નીકળી જાય શું થાય તમે પેલા ચોથામાં પાંચમા માં ચર્ચા જાય ચરતી થયા કરે શું પણ જ્યાં સુધી સંસાર છે ઉદય ના હોય તો કહે ઉદય પૂરા થયા હોય તો આપી કે કોઈ પણ પ્રકારના આપડા આપડા આગમો કે ઉપાંગો એટલે કે બહુ નિકટનો કાળ લઈએ ભગવાન મહાવી સુધીનો નહીં ત્યાર પછી ના પૂર્વાચાર્ય તુલિભદ્ર છેલ્લા આપણા આચાર્ય થયા જમુલ સ્વામી થયા કુધરમાં થયા ત્યાર પછી જે આચાર્યો થયા ત્યારથી માંડીને હરિભદ્રાચાર્ય છે કે હેમચંદ્રાચાર્યજી છે કે મહા એમના કોઈ પણ પુસ્તકો માં ત્રિસમા એ અક્રમ વિજ્ઞાન ની જરૂર જ નથી પડી ચોવીસ તીર્થંકલ્પ જરૂર નથી પડી આ અક્રમ એ ફક્ત પહેલા તીર્થંકલ્પ જ અક્રમ વિજ્ઞાન જરૂર પડી કે જયારે ભરત રાજા એમ કહ્યું મારે આ ચક્રવર્તી રાજયતું નથી પણ મારે છે આત્મા જાણ્યા સિવાય ગુણથી વેદન લક્ષણથી જાણ્યા સિવાય કોઈ છુટકારો છે નહીં એટલે મુખરાશ અને તેનું ઉત્પત્તિ ક્ષેત્ર આ બે વસ્તુ એવી રીતે સંકળાયેલી છે કારણ કે મોઢામાં ઉત્પન્ન સુધારસ અને એનું ઉત્પત્તિ ક્ષેત્ર જે મોઢાની આસપાસમાં કે ચેરા દરમિયાન અને એને આત્મ સાધન માને છે અને એને માર્ગે જ્ઞાની રહીને એની પ્રવૃત્તિ કરવાનું જણાવે છે તેમાં એક આ ઉપાય છે સુગમ ઉપાય છે પછી ક્યાં છે માટે નથી બહુ લોકો બાળે સુધારસ થી પણ શું કે છે એટલે એટલે કલ્યાણ રૂપ થતી નથી વિશેષ સાધન છે પણ તે સુધારતા એટલો વિશેષ નિશ્ચય અમને ભાષા કરે છે જેને વેદન પણ આત્મા જાણ્યો છે તે જ્ઞાની પુરુષ ની આજ્ઞા કલ્યાણરૂપ થાય છે અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે એક બીજી અપૂર્વ વાત છે નજીકમાં એવી રીતે કહેવામાં આવ્યો તો આ સુધારસ એ વિભાવો સ્વરૂપ ભાવ ગણતરીમાં આવ્યો એમનો પ્રશ્ન એવો છે કે એમને આજે ચંદન વૃક્ષ રૂપક આપ્યું છે તો જેમ નજીકમાં હોય તેમ સુગંધ વિશેષ આવે દૂર જાય તેમ ઓછું થાય તેવું પછી આગળ આત્મા વિભાવ પરિણામ ને વધે છે ત્યાં સુધી તેને ચંદન રોગ કહીએ છીએ એટલે વિભાવ જ્યાં સુધી સુધારક છે ને એ સુધારક કરે છે પરિ છે માટે વિભાવ છે શું છે સૌથી તેને અમુક અમુક સુક્ષ્મ વસ્તુ નો સંબંધ છે તેમાં તેની છાયા રૂપ સુગંધ વિશેષ પડે છે જેનું ધ્યાન જ્ઞાની ની આજ્ઞા આત્મા પ્રગટે છે પવન પણ સુધારસ છે વિશે શું કેવા માંગે અમુક અમુક વસ્તુ એટલે શું બહુ સ્પષ્ટ છે એટલે અમુક અમુક એટલે કઈ વસ્તુઓ પોતાને લાગે નો કજુ ના દેખાય તો સંત પુરુષ જેવા લાગે છે પણ સૂક્ષ્મ વસ્તુ નો બધો સંબંધ છે જ્યાં સુધી એ છૂટ્યો નથી ત્યાં સુધી મિથ્યા જાય નહિ આનંદ અવતાર સુધી આ સાધનો કરે તો મિથ્યાત્વું નથી મિથ્યાત્વ ઓળખવું જ અમુક વસ્તુ તેજી દઈ ને પરમાર્થ ની બીજા વસ્તુઓ છે પરમાર્થ સંબંધ ઓછો છે પરમાર્થ નો સંબંધ હોય ને એ તો પછી કહેવા જેવું જ નથી બીજા સંબંધો છે મિથ્યાત્વ સંબંધો છે સમજણ ને એટલું આ કોઈ પણ ધ્યાન કરતા હોય આપણે કામ કરે આ ધ્યાન રૌદ કઈ પણ ધર્મ નથી એમ માની લેજો આ તો ધ્યાન રૌદ સાબુત છે ત્યાં કઈ પણ ધર્મ નથી એવું માની ને આપણે સમજાયું ધર્મ કોને કેવાય કે મંદ પરિણામ પણ કોઈને નુકસાન ના કરે કેવું નુકસાન ના કરે સેજે પૌલિક નુકસાન કોઈને ના થાય મને એકલા જ ઉપાધિ કરે સમજ ગણ ને આપ સમજ એને મંદ પરિણામ કેવાય અને પછી ખલાસ થવું જોઈએ ના કહી ખોટો હંકાર લઈને ફર્યા કરું છું એટલું છે ધર્મ તેનું નામ કેવાય કે આત ધ્યાન રોદે ધ્યાન ના થાય શું કહી ગારું પડે તમને ઉપાય સર છે પણ કોઈ કરતું નથી કારણ કે અઘરો છે શું છે તે વખતે કૃપાળુદેવ ને પણ બીજ જ્ઞાન ની પ્રાપ્તિ નતી થઈ એટલે ત્યારે લખેલું હતું એમ ક્યારે લખેલું એમ કે બીજે જ્ઞાન શું પાછું કે તમારા આરંપરિક્રહ કયા છે એવું પૂછે એટલે મહાત્મા તો આરંપરિક્રહ શબ્દ નથી સમજ છે આ પણ એ સમજવું મુશ્કેલ મને પૂછે તો હું સમજાવું એટલું બધું જુદી જાતનું વિજ્ઞાન છે અને મારું નિમિત્ત ના ખાશો કે તમે સ્ત્રી જોડે ત્યાં સિનેમા જોવા ના જશો સ્ત્રી જોડે જશો એમ કહીએ છીએ શું કહીએ જે પરણેલું હોય તે હોય જે પરણેલું હોય બીજી સ્ત્રી સંબંધી વિચાર ના કરશો શું કહ્યું મહાવીર ભગવાન જે ત્યાગ કયા છે ને એ તદ્દન સાચા છે મહાવીર ભગવાન જે કહ્યું છે ત્યાગ કરવાનું છે એ તદ્દન સાચા છે પણ એ લોક સંજ્ઞામાં કહ્યું છે શુદ્ધતા એ શુદ્ધતા આગળ તમે આગળ વધી શકશો શું કયું અત્યારે વધવાનું કઈ કારણ નથી આતાર તો અત્યારે તો આ લોકો ને કહીએ મહારાજ કે છે કે બટા છોડી દો આ લોકો એ જ ભાવતું હોય બિચારા છોડી દે દયાજનક સ્થિતિ થઈ છે એટલે મેં કહ્યું બધું શું એક અવતારી એક ક્ષણ આજ્ઞા નથી અમને પદના અધિકારી ગણો છો અમને પદના અધિકારી ગણો છો અધિકારી જ નથી વિજ્ઞાન એટલે દારૂડિયા પસે આપડે આ જ્ઞાન આપી બધું નાખી દેવું કઈ ચા તમારે ઘેર ભાઈ મને પહોંચવા દેવું કઈ નથી એક જગ્યા ઠરવા દીધો નથી બિલ ઠર્યું સાચો ઉપાધિ ગઈ નથી અર્થ હું આપને સમજાવું શુક્લ ધ્યાન કોને કેવાય તેને આ શબ્દ પ્રયોગ આપ કરો આપને શબ્દ અમારા માટે જીજ્ઞાસો માટે આપ વાપરો માં અમને તમે જ કેવા આપી કયો કે છે ધ્યાન આર્થ રૌદ ધ્યાન અને ધર્મ ધ્યાન એમાં સમાય એવું એક ધ્યાન ઉત્પન્ન થાય એવું સાધન છે હું જયંતિ બી છું હું જયંતિ બી ધ્યાન રે છે ને તમને એને ક્યારેય પણ શુક્લ થાય નહી અને હું શુદ્ધાત્મા છું નિરંતર હું શુદ્ધાત્મા છું એ ધ્યાન શુક્લ ધ્યાન છે પણ આમનો પેહલા પાયાનું છે મારું બીજા પાયાનું છે આમનું અસ્પષ્ટ વેદન છે મારું સ્પષ્ટ વેદન છે બે જુદે જુદું વેદન છે કેવળ જ્ઞાન નથી પણ કેવળ દર્શન તમને પ્રાપ્ત થયું છે સમજ પડે આના અજૈવી છે આ કારમ વિજ્ઞાન આટલું બધું કામ કરે છે એક કલાક માં એવું કેવા માંગે છે કે આપની કૃપાથી મોહ હવે કઈ નથી મોહ શું છે સહજાત્મ સ્વરૂપ સ્વામી સ્મરણ દિન રાત છે તે આપણા લોકો દિન રાત રે છે આપડા બધા આકાશ ના છે ને એનું કોનું સ્વરૂપ રહે છે સહજાત્મ સ્વરૂપ આ બધા ગોખેલું સ્વરૂપ છે કેવું છે બરાબર અને સ્મરણ કોનું નામ કેવાય મેલિત થયું હોય એને સહજાત્મા સ્વરૂપ નું સ્મરણ રહ્યા કરે નિરંતર એવું આ અમને શુક્લ ધ્યાનમાં હું શુદ્ધાત્મા નિરંતર સ્મરણ રહ્યા કરે ગોખવું ના પડે શ્રદ્ધાત્મા એ ગોખવાની કઈ કોઈ આણંદ નથી નિરંતર સ્મરણ માં રહે રાત્રે જાગ્યો થાય દશામાં સહજાત્મક સ્વરૂપ નું સ્મરણ ક્રોધ ના થાય લોક ના મારણ જ એટલે નિરંતર ખસે નહી સ્મરણ કેવાય સ્મરણ કેવાય શું કહ્યું આપેલું છે પરમાર્થે લખું છું અંબાલાલ શિષ્ય ઘણા વર્ષ ના વાળા છે અનુભવ વાળો છે અને તે શિષ્ય પરખવા જેવું મારા ધારા પ્રમાણે રહ્યું નથી આ પરીક્ષા કરવા જેવું નથી તો તો આપ આપને યોગ સુપતિવા માંગે શું છે આપ્યું આત્મસિદ્ધિ અંબાલા જણાવી પણ બીજા જ્ઞાન એની દ્રષ્ટિ બેહાડી હતી આ દ્રષ્ટિ જે આમ હતી ને તે ફેરવી નાખ્યું આમ દ્રષ્ટિ શું કર્યું દ્રષ્ટિ દ્રષ્ટામાં પાડી આલી શું કર્યું છે ઈચ્છા હતી કેમ થયું છે અંબાલાલભાઈ ને એમની પોતાની લાગણી થાય ને પોતાની આવ્યા થી મને સુવાણ હોય બીજ ગતિ કરાવું માટે આપની મરજી મુજબ લખશો આટલું પરમાર્થ સાથે લખ્યું છે આપને આપણે આ ભાગ આત્મા આ નો આમ જુદો પડ્યો તર ને આજના હું લોકોને દખાડું કાયમ ભૂલી જાય બે ત્રણ માણસો આમાંથી લાખો માંથી બે ત્રણ માણસ એવા હોય કે મિશ્ર મોહની અને મોહની હવે જ્યાં સુધી હજુ ભેદ પડ્યો છે એટલું મિથ્યાત્મ ગું આગળ વધે ને ત્યારે એને ભેદ પડી જાયઠાણા કરતો આમ એ ઉત્તમ છે પછી મિશ્ર મોહની વારો મિશ્ર મોહની એટલે આ પણ મોહ રહ્યો પૌલિક અને તેનું વર્ગણ આ વસ્તાર બહુ મજા આવે છે એટલે એના વગર ચાલતું નથી આગળ લોભ ઉપશમ પામે છે એ મિશ્ર મોહ ના પ્રતાપ એ પેલો મોહ છે ને આ મોહ ના સંપૂર્ણ જાગે જ થાય પણ પેલો અંદર મોહ છે ને એ એક પ્રકાર નું મોહ છે પણ તેને લઈને ઉપસમ થાય એને સમકિત કે છે પણ સંકિત મોહની એટલે આ જગત માં કોઈ ચીજ મારે જાણવી નથી આત્મા બીજું કોઈ ચીજ જાણવી નથી જોઈતી નથી ઈચ્છા નથી બધી ઈચ્છાઓ આત્મા જાણવા માટે જ છે એવી એમને સૌભાગ્ય બને પરિણતિ વર્તી હતી એક આત્મા જાણવાની હા બે જુદા પાસે જુદા પાસે પછી આ અંબાલાબેન આપ્યું બધાને આપ્યું હતું તો પેલું પેલું આ કર્યું ને આત્મસ્થિતિ બહુ કામ કર્યું હતું અંબાલા બહુ એ હતા છતાં લોકો ના સમજયા સમજવાયે ને એ પોતે સહાયક સમિતિ પણ લોકોને સમજાયું નહિ અને પછી સમજ્યા માથા ફોડે દાડો નહીં ભરે એમને કહ્યું છે અમારે ગયા પછી માથો ફોડશો મૂર્તિ પાસે તમારું ધાડો વરસે મૂર્તિ પાસે ભટકત છે ને આ લોકો મૂર્તિ પાસે જે જે માગવા આવે તેથી કુદલ મળે ભૌતિક સુખો મળે બીજું આત્મિક ને લેવા દેવા નથી આત્મિક તો આયાત હોવા જોઈએ પ્રત્યક્ષ પુરુષ જોઈએ શું કહ્યું ચાલુ પરોક્ષ ભક્તિ કેવાય શું કેવાય પરક્ષ પરોક્ષ ભક્તિ ફળ સંસાર ફળ પરોક્ષ પ્રત્યક્ષ ભક્તિ ફળ મોક્ષ ફળ પ્રત્યેક વ્યક્તિ કોની મોક્ષ થયેલો છે સાચો પુરુષ બોલે થયેલો હોય તે બોલે અને કોતો ગોડો બોલે તપાસી લેવા પછી આ ગોડા હોસ્પિટલમાં લઈ જવા કે નહીં એ તપાસી જોવા આપડે સમજ પડે નઈ આ ગોડા છે કે નહીં એટલું તપાસી લેવું એટલું જયું બીજા કોઈ વચ્ચે માણસ કોઈ બોલી શકે નહીં વચ્ચેનો કોઈ માણસો મોટું હજુ બધું ખબર થઈ બહુ ફોટ પાડવા દેજો બધું એક શબ્દ વિરુદ્ધ કોઈ માણસ કે તો આક્રમ વિજ્ઞાન નથી શું કહ્યું એક ફક્ત વિરુદ્ધ શું છે અક્રમ વિજ્ઞા અહીંયા ક્રમીક હોય ત્યાગ નો કરતા જ નહીં ત્યાગ ત્યાગ કરવાનો નથી અહંકાર ને મમતા બેનો ત્યાગ થઈ ગયો કે થઈ ગયું પૂરું એ બેનો ત્યાગ કરી દઉં છું એ બેનો ક્રોધ માલ મારે બધો જ ઉતુરે છે હોય ને તો કોઈ બીજા આત્માની એકા તુસ્સે થાય ને કસાય ના ભાવ એ ગુસ્સે થાય તો એ ક્રોધ કેમ નાખેલાય કારણ કે ક્રોધ હમેશા હિંસક ભાવ હોય એની પાછળ શું હોય ભાવ કયો હોયક ભાવ ના હોય પ્રતિક્રમણ કરતા હોય આપ સમજવા ક્રોધ થતો હોય ને એક બાજુ આ થયા નો કરતા હોય કરો છો કે નહીં નિરંતર પ્રતિક્રમણ કરે શું કહ્યું આપ સમજવાય ને પ્રતિક્રમણ કરે છે માટે હિંસક ત્યાં નથી કરવાની જરૂર નથી વર્ધમાન સંકેત થઈ તારે મિથ્યાભાસ એટલે જેમાં સત્યાભાસ કે સુખ માન્યું તું તે આવે સુખ મોડું લાગે છે કે છે ચારિત્ર નો વિતરા સુખ મળે બધી દાડો મરે ત્યાં આગળ શું કે છે કે ઉદય થાય ચારિત્ર નો પદવાસ થઈ ગયો હવે એ કે છે એથી આગળ નું પતિ કેવળ કેવલ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન ભલે તારો દેહ હોય દેહ નહી સ્ત્રી હાથે નિર્વાણ કરો દેહ હાથે એમને ત્યાગ કરવો પડતો નથી ત્યાગ વાળો બરાબર પણ મન વચન કાય ને મોટી હજાર કોઈ આચાર્ય બે ગુણાકારી રીતે મીખે છે શું કે છે અંધારું આનંદ અવતાર નું છે તમે એક કલાક માં અજવાળું કરો એ મેળ ચી થી પડે તેથી કબાળને કસે છે સ્વપન પણ જાગ્રત થતા જીન જગત સમજો તેવું નથી વિભાવ જો કહીએ ની તો આજના સાયન્ટિસ્ટ આપણને કેવીને ખોટા થાય તો વિભાવ આજે તમે સમજાવશો ને એ ભાવમાં વિભાવ સમજીએ ની મારે તો સાયન્ટિસ્ટનું છે નથી દે તો નહી ભોગતા તું તે એક કલાક માં દેહા છોડી છે બોલે બોલે અત્યારે કરતા કર્મ કરતા ભોગતા ધ્યાન અને દેહાધ્યાસ એ બે માં શું ફેર ધ્યાન ને દેહાધ્યાસ હા ધ્યાન તો એવું છે ને ધ્યાન વસ્તુ આપડા કયા વિચારથી દેહાધ્યાસ દેહાધ્યાસ અને આત્મધ્યાન એ ઉત્તર દક્ષિણ જેટલું છે શું છેડા બે છેડા દેહાધ્યાસ વગર ધ્યાન લાગે જ કેવી રીતે જેટલા પ્રમાણ દેહાધ્યાસ છૂટતું જાય પ્રમાણ પ્રમાણ એટલે છૂટે દેહાધ્યાસ તો નહી કરતા તું કર્મ દેહાધ્યાસ છૂટ્યો દેહાધ્યાસ નો અર્થ કે દેહ તેજ હું આત્મ બુદ્ધિ જાણવો તે દેહાદેહ છૂટવેક્ત એ ધર્મ થી મોક્ષ છે તું છું મોક્ષ સ્વરૂપ આનંદ દર્શન જ્ઞાન તું અભ્યાસ સ્વરૂપ चैतन्य घन कर विचार, विचार तो विचार, तो आत्मा प्राप्त विचार विचार ए પણ એનાથી તો પહોચી શકાશે જે સજીવ આપીશ વાત સમજણ આપીશ તેના ઉપર વિચાર કરીશ તો તું જાય પહોંચી જઈશ